પદાર્થ ની દરેક ને હા બઉ સારું લાગે તમે લોકો જગત ની અલ્પ પણ સુખે જ છે પૂછપા કે છે કે મારા ઉપર શાંતિભાઈ ઉપકાર છે કારણ કે સૌથી પેલું એમને મને પુસ્તક સમજાવેલું બરોબર ના ભાઈ એમાં શિક્ષિત એટલે શું બાદ નથી ચાલે શ્રીમદ રાત્રિ પ્રભુ છે પ્રભુશ્રી બધા શિષ્યમાં એક સાચા માં સાચા શિષ્ય બને ત્યાં બ્રહ્મચારી એ જમ્મચારી જે શિષ્ય મળે ને કેવા સરળભાઈ તો લડે છે તાર ખબર પડે નાળ વાળા ધારીઓ લઈને આવે ત્યારે આકાશ વાળા શું કરશે પુષ્પા પૂછે છે હું તાર તપાસ કરું છું નાળ વાળા ધારીઓ વાડી કાપી નાખી બરોબર છે આપડે તો આ તો ધારિયો લઈને કેટલા વાળા હિસામે નહી માણસ હિસાબ થઈ શકે વાણિયા મંદિર મનમાં ગાળું પડે આ બાર પડે બે કેટલો વખત કહી શકતા છે વાણિયા મનમાં લાખ ખોરા કે મારે લાખ માં આવવા દેવાનું અને આ એટલું ચેર ડિફરન્સ કોઈ નથી સર આપે રોકડા વાળો હારો કે ભાઈ છૂટી ગયો હું અમને ભાઈ તો છોડે છૂટાય નઈ ને સમજાવી તને આ બધું એટલે પામે કપાઉ કરીશું કરવા નહી શ્રી ભદ્રા કહ્યું કે આ સાધુ હોય કોઈ કરી અને શું છે એક જ જાતનું દસ ચાળીસ કલાક ચાલ્યા કરે એ શબ્દ માં શક્તિ નથી બે પછી શક્તિ કરા એ ગાવાની ચીજ હોય ને અભિનિવેશ પ્રતિકોણ છે એ નથી એ અને આ પ્રતિકોણ નો પ્રતિકોણ તો રોજે કરવાનું આવું હોય તો બોલવાનું ના છો અને તે આવું હોય તો આપડે બોલવાનું પોતાના ગુણ ને પોતે પોતાના ગુણ ને પોતાના બોલે છે આ તો પારકા ગુણ હોય પોતે બોલે છે અને પછી ગાય ખરા સ્વરૂપ સમજાવી સમજાવ્યું સમજે છે બધું ત્યાં ડો સમજ નથી ને મને કે સમજી ગયો કેમ સમજાવ્યું તે પદ નું સદગુરુ ભગવાન અમને તો હવે જ્ઞાન નું સ્વ સ્વરૂપ મળ્યું એટલે અમારે તો બોલી શકાય ને બોલી શું કામ થાય તમારે છે તમારે બોલવાની જરૂર ક્યાં છે આ છો એટલે શબ્દ થી દ્રષ્ટિ આપેલી શબ્દ ને ગુણ એટલે પેલા દ્રષ્ટિ પોચી તાર નહી अधिकारोलाये આત્મા સુધી લખી હતી ચાર એક અસલ કોપી અને ત્રણે બીજી કોપીઓ કરાવી હતી અને ત્રીજી છે તે આપણા જુઠાવી માટે જુઠાવી વાપ થઈ ગયા હતા પણ એક ત્રીજી રેવા દીધી પછી સ્વભાવિક ડુંગરથી તમારું જે અમૃત છે બીજા માટે પોઈઝન છે માટે બીજાને ના અપાયું ને માટે જે અમૃત છે તે બીજાને પોઈજન છે બીજાને અપાય નહી એ છપાયું લોકો ગાયું શું થયું એનું એ છપાયું પોઈઝન પીધું લોકોએ રગે રગ માં પોઈઝન થઈ ગયું છે જો સમજાયું હોય તો સમજાય ના બોલાય કર્યું બોલ્યા પોઈઝન કેવાય કે ત્યાં લોકો ઈચ્છા પાયે પડે અમે સમજાય તો કેટલું બધું ભયંકરતા કોને સમજાય લડ્ડુ ખાણ ખેલતા તારી પુનૈ જબરજસ્ત વિરોધાભાસ ના હોવું જોઈએ કેવું જા કાપે તો એ છે તે તરબુજ હોવું જોઈએ કેટલી પેશીઓ પાડી એ તરબૂચી હોય આ તો એકસો રીંગડા આવે એકસો કારેલો પછી પાસે બીજી નીકળેલો ગામ તે પાછા અહી જ્ઞાન લઈ ગયા આપડી પાસેથી ત્રણ જઈને પોચ્યાન લઈ ને પછી કે છે આને એમને જ્ઞાન નો દિવસ હતો ને તે પછી મને કેવું છે ને તું કયો જવું છે ત્યાં મૂકે મૂકે આ સાયલે ગોઠવણી કરતા આ ગુરુ થઈ ગયો ને હવે જ્ઞાન આવી ગયું કે એ સમજી ગયો હું એ મને એક બે સાધુઓનું પણ જ્ઞાન અપાયેલું એમને અને સાધુઓને કહ્યું કે દાદા પાસે જ્ઞાન લો પછી મને કહેતા હતા કે મને તો કોઈ જગ્યાએ એ જગ્યાએ બે તો હું મારી લોકોનું કલ્યાણ કરું કે પૂજાવાળી કામના ફૂટી નઈ એટલે મજૂરી વાર છે મે પેલા ભાગી ગયા ગયા રાજકોટના કરતા ઊંચું છે એવું કે પુસ્તક થાતી હું કે ચાલે ને આમ કઈ દાડુ ચાળું થાય ગપ્પા ચાલે ચાલે મૂળ મૂળ એક માણસ ને પાછા જ્ઞાની હવે જ્ઞાન તો ના હોય તો હોય ને સુધારસ સુધારસ એટલે એ સુધારસ તો આ જીભ છે તાવે અચવાથી જાય અને પછી રસ જમીએ એનાથી માણસ શાંત બહુ થઈ જાય એ સુધારસ ના લોકોએ જ્ઞાન કહેવા મળ્યું સુધારસ તો કરેલું ખરું સુધારાસ પણ એને લખ્યું છે સુધારસ એ કઈ મુખ્ય વસ્તુ નથી આ તો મુખ્ય વસ્તુ આત્મારે જાણવું એ તો કઈ આવું કે ને પણ તો એના શબ્દો ફરી કાઢી મળે એ સુધારસ ગાડું માણસ લે સુધારસ થાય તો બધું હોય સાયન્ટિફિક આવીને પ્રાર આધારે એ તો કોઈ થાય ના થાય પણ એમાં ના જાણે દસ લાખ રૂપિયા ભેગા કરી ખટપટીયા માં સાત પિલા દસ લાખ ભેગા કરી મોટું બધ્યું પાછું હવે પાછા દુકાન ના મળી શું જે ત્યાં દુકાન વાળી નથી કેવી સારી ચાલે માલ દુકાનદાર ક્યાં હતી માલ ક્યાંથી લાવશે વિચાર તો માલ છે નઈ મઈ નવો નીકળતો નથી જૂનો જૂનો માલ નીકળ્યા ઘરે મણિકા ઘર વાત કરીએ ના ગમે એ તો શું કે છે દાદા એ હોય તો અહી અઘાસણીભી અક્રમ છે એવું જો આ જ હશે ને કે બીજું શું હશે કે બાકી મણિભાઈ બહુ રાગ મન ખુશ કેહાયું આવ અગાસ મને ભાવ ખરો મારી પાસે બૌ ભાવ બઉ ખુશ થઇ જાય છે પોતે ઉભા રે ભાઈવેલા મેટ્રિક પાસ થયા છે અને શાંદુ ભણી વિઠલભાઈ ડોક્ટર દાદા ભરૂચ ભી આવ્યા કોઈ સાધુ કે સંત ને મળ્યા હશે એમને કઈ મેડિટેશન કે આત્મયોગ કઈ એવું શીખવાડ્યું કુંડળી ની શીખવાડ્યું પછી બેસી ગયા સમાધિ ખાય નહીં પીવા જતા રહ્યા છે અરુણ ભાઈ પૂછે છે કૃપાળુ દેવ જયારે ગુજરી ગયા અંગૂઠો હતો નથી આ પ્રકાશમાન થયો પછીચેરીમાં અદવાજ થયું ચુક્યા છે હા પણ એ ભક્તો ની બીજા લોકોની આવું થયું હંમેશા ભગવાન માટે બઉ પ્રેમ હોય ને એટલે બધું દેખાય આવું બધું એટલે બાદ કરી નાખ્યું સમજ ને મેસિબલ થાય ના સમજ ને એટલે એ બધું વિકલ્પ જ છે બધા દેખાય છે અને આવું બધું પ્રકાશ દેખાય છે તો કે તમે ગેસ થયો હશે એ સાચી વાત નથી કે એવું દેખાય નહીં ગેસ પીયો તમારું છે <laughs> ઇન્ડિયામાં મને ગમવા નહીં ભલે રહ્યું બરોબર છે આખો પછી હોય જ નહીં આવતું પેલા તમને લાભ બનવો જોઈએ તમને છોકરાઓ છે પછી હું જામ અને પછી છોકરાઓ કરી જ ઉતાવળ નથી દેદા બેસે ઉતાવળ ના નથી ઉતાવ ઉતાવળ હોય આપડે કામ કરી દેવું નથી છે એની <laughs> ચેપ <coughs> સાંભળવાનું કાલે ગમ્યું કાલે એમાં ગમ્યું તને બુદ્ધિ ના ઉછાળામાં વિકલ્પ છે બુદ્ધિ ને શાંત કરવા માટે પાણીમાં આજ્ઞા જ પાડવા દાદાની પાસે દહી ચો આજ્ઞા લીધા પછી उगाड़वा आज नहीं आज फिर आग् पड़ी आपके आज नी बीजू कसू पड़वा ख्याल आज्ञा पाड़ी छे अंदाज आम चिंता वन बध घोगलाट थी जाए ना था तो, को तो लारगड़ी कोई जो आम को म खड़ो के मूल अमरीज है आ वस्तु नहीं बनवी जो केफर सुधी भूलिया करव पड़े नाइए પોતે ગાય ને પોલે શબ્દ માં આવે કેવાય પોતે ગાય ને પોતે નથી તો કરીને આપણું રસ્ત્ર વિજ્ઞાન પદો બોલે પદો વાંચવા નમો ભગવાત વાંચે નમસ્તે જય સિદ્ધ વાંચ્યું અને પછી નીચી ભૂલ થઈ હોય બીજા બીજા કઈ નથી આજ એકાદ આત્મા હાજર થઈ તમને સમજાયું ને એક પણ કરી દે વાછે વિચારમો ભગવત વાસુદેવ દેખાય છે નહીં બરોબર એટલે બધા દેખાય છે વાત કરી અમારે જે કરીએ તે તમને દેખાડી દઈએ અમે જે કરતા હતા એ બધું મારો કુસુમ કે છે કે આંગળી લખે આખો વાંચે અને તમે દેખાવ એવું એને ખાઈ વધારે હું ના દેખો ને પેલું વનતારતા હું ના દેખો પછી રસ્તો હોય છે ના કરવું આ દેખવા તસોઈ દીર્ઘય બધું ટૂંકું એમ બધું શબ્દ બેસીને કરો ને બાર બેસીને કરો હું થોડી વાર આરામ કરું છું સત્તર સવારે જય સચિદાનંદ સચિદાનંદ સચ હેમદેન પટેલ હતો પટેલ કે પછી પરીક્ષા નાસ્તા ત્યાં પાણી થઈ ગયું બધું છે નાસ્તો પણ નીચે થાય રામભાઈ ના ઘરે અહિયાં છે નઈ આપણું બાબુ ભટ્ટ પણ મજા આવે એ પણ બહાર તો લોકો ભગવાડું દેખાય છે ને છોકરા એકનાથ એક વાણિયા મારી ઉંમર ના તમને કે છે ઝઘડા થાય શું કરો તરું બાંગણવાસી આવું ક્યાં બાકી આવતા બનતી જાય અમારે તો રાજેલું ભાઈ નાખ્યું દેખો અમારા અમારા સેલ દેખો ક્ષત્રિય માટે કહી દે કે ચાલતી થા બારણા ઉઘાડા છે એમ બાર વાસવા ના બેસે કેવું કેવું ભાઈ એના કરતા લડવું નહીં લડે લડવા તો ચાલે નથી બજાર હોય તો લડે નહીં ખબર જ મરજીત છે આવી જણાવો નો ફેર જ આપડે પાસે મરજા ને સર્જા નો hindi nahi kare